પૂછે છે કે સુખ ની શોધ માં હોય છે મળે એનો રસ્તો જાણ એ તો સમજણ પાડું કે આ લોકો ને તું બીજા જીવો ને તું સુખ આપને સુખ ઘેર એનિમલ છે તો આપડે લોકોને સુખ આપવું જોઈએ મારી વાત ના ગમે નઈ ગમે ખુલાસો નહીં કારણ કેમ આપી જાય છે કોઈ પણ વખતે એને આપેલું હોય તે આ વસ્તુ બેગ આપી જાય છે કાયદા વગર કોઈ આપે લે નઈ આપ લે વ્યવહાર બધે કાયદેસર છે એટલે આપણને જે આપી જાય છે એ કાયદેસર આપી જાય એટલે આપણે એને જમે કરી દેવાનું અને જો ગમતું હોય તો ના ગમતું હોય તો માણસ જન્મે છે ત્યારથી એ લઈને જ આવે છે હા એટલે જો પ્રાર્થના હોય તો એને સુખ મળે અને પ્રારદમાં દુઃખ હોય તો દુઃખ મળે એ કઈ સુખ મેળવું મેળવાતું નથી કે દુઃખ મેળવું નથી એ તો જે પ્રાર્થના હોય પ્રાર્થના લઈ ને આવ્યા ને એ તો તમે અત્યારે ભોગવી રહ્યા છો દુઃખ કે જે પ્રાર્થના લઈ ને આવ્યા તમે ભોગવી રહ્યા છો પણ આવતો ભાવ માટે જોશે ને તેના માટે કરવું પડે ને કઈ વાવેતર નવું બીજ નાખો પછી એક બીજ નાખી પછી લેજો પણ નાખો એક આપડે સુખ આપીએ તો પછી એનું થાય અને દુઃખ આપીએ દુઃખ આવે એટલે કોઈ પણ અપમાન કરે છે એ વસ્તુ નવી બંધ કરી શકાતી નથી પૂર્વ પ્રારંભ નું ફળ છે આપડો બસ આટલું બે જ કરવાનું છે નવું જૂના પુણ્ય ભોગવો અને નવા પુન રાહો બસ એમ કરતા કરતા પછી ઈચ્છા છે નહી રાખો धन्दो करवे भगवान पास दर मुक्त कर उभो न એ જવાબદારી પોતાને બે નો પ્રોબ્લેમ સર જલ્દી આ નો પ્રોબ્લેમ ભાઈ આરામ આનંદ કરે થાલે બરા ભાઈ ઈચ્છા છે જરૂર ઈચ્છા છે ભાઈ ઈચ્છા તો હોય ને જરૂર ઈચ્છા છે તો તને ભર્યું આપણે કઈક નિર્ણય કરો આવી જાવ આવ નિયમ બહુ જ આડો થઈ છે તારી આ રહી ગઈ તમારી ઈચ્છા હોવા નથી આવે તો કેટલાક નંબર વાંધા છે આને જરૂર છે આમાં કેમ બેસાબર પડે જે બેઠા છે એ સહજ થયા કઈ જ્ઞાની ક્રિયા છે જ્ઞાની આવું છે આપડે વિજ્ઞાન કેવું છે સહજ કરવું રસ્તે સહજ થાવ ગયા તા એક પંદર માણસ ની હતી બે બે બોગી હતી બે બોગી કરી ગાડીમાં ગાડીમાં એટલે વીસ મિનિટે સ્ટેશન પચીસ મિનિટ સ્ટેશન મોટું આવે સ્ટેશન આવીને એટલે ત્યાં આગળ ઉતરવાનું વીસ મિનિટ ગાડી પે રહી તો ગરબા કરવાના તમે ઉભા હતા કોઈ થી ડરતા નતા કોઈ થી ડરવું નહીં એ નામ સર કહેવાય આપડે તો પેલા જતી વકીલા છે એ બઉ આગળ વધેલા છે પણ એક ફૂલી માળા પહેરાયું આ માળા પહેરી અને ઘેર એટલે આજ્ઞા તો થઈ એટલે આજ્ઞા પાડ્યા વગર ચૂટવું નહી શું થયું બહાર નીકળ્યા કોલ માંથી પહેરી લાગ્યું એટલે એમને લાગ્યું કોઈ લોહી જશે તો એટલે એમને શું કર્યું રસ્તો એવો કઈ ખોરી કાઢો માળા કાઢવી પડે નહી અને લોકો ના સઘન જમા આવીએ એટલે એમને ત્યાંથી રીક્ષા પકડી રીક્ષા પકડી નીચે બીજા મને આ પ્રમાણે કહ્યું તો આ ગાયો બેસે જ ક્યાં ભડતા એમાં એવો આત્મા છે એમનામાં એવા આત્મા છે હમણાં જ ક્યાં ભડતા નથી અમારે આમાં ભે નથી ના કરવા દે તો આપડે એની પ્રતિ ના કરવા દે એવું તમને ઉલાસતું લાગે ને તમારી ઈચ્છા છે તમને એના વિરુદ્ધ નો અભિપ્રાય નથી બુદ્ધિ વિના કહે છે આમાં બુદ્ધિ નો સવાલ જ નથી આ તો પ્રકૃતિ જ સવાલ છે પ્રકૃતિ માં બુદ્ધિ કામ કરે કરે છે કરે છે એવું લાગે આપણને બુદ્ધિ કામ મને કોઈ ચી દબાવાની જરૂર નહિ કોઈ નો શર્મ છે આપડે હે આપડે નામ જે કામ કાપ્યો છે हार्ई दी कीधुन मेसी तो हूँ तो ट्रेन मैसी वे एक मनसे प्रश्न पूछे मैं दादा भगवान पेहराया चुप पड़ी गय હા તે જ થઈ જાય પછી કોઈ પૂછવું નઈ રસ્તો કોને પૂરતો પૂછવાની હવે આપડે એક દાદા ભગવાન ને પ્રસાદી અમે કારણ કે અમને ખબર હતી ને આવા સવાલો પૂછાય છે છતાં પણ અમે વિચાર સવાલો પૂછાય છે દાદા પૂછશે કેમ જોડા નથી એમને તમે જોયેલું જેમાં કે નાનું છોકરું આવડ્યું કે ભગવાન બનાવ્યું અને બધા સંતોષ કે બહાર પડેલી હતી જે કરેક્ટ વાત છે ને વાસ્તિક છે એ કેટલા કોણ જાણે શું છે તારે ક્યાંય ક્લેરીટી મળે ક્યાંય ક્લેરિટી મળે એના માટે તો ફરી જ છીએ એના માટે લોકો દવાડધામ કરી મળે પણ મળે નહીં ને પાછું વાળી પ્રાર્પ આવે કે નહીં ભેગા થાય ને ક્યા રોફ મારતા ના પ્રયાસ કાપી પડ્યું પણ પાકું ખરું હતું આ મળ્યા ભેગા થયા તે જાય અમેરિકા જોવાનું એક થોડો ગયા તા ને ઘણા લોકો ને શાંતિ થઈ ગઈ હતી ત્યાં ફરી જઈ ત્યાં ઘણા લોકો ને ચારે મહિના પ્રોગ્રામ છે ને બધો થઈ રહ્યું પ્રોગ્રામ એક દિવસે નવરાશ ને હિન્દુસ્તાન જગત ની હિન્દુસ્તાન તો એક ભાગ છે આપડે ભાગ છે ચાલીસ વર્ષ થી અને કોના કામો કર્યા છે બીજી ચીજ હોય નહીં તમે સારું કર્યું છે ને અત્યારે કોઈ નું કામ કરવા જાઓ અત્યારે તમે આવ્યા છો ને એ પ્રારંભ છે આ બધું શું છે ભેગા થયા તે પ્રાર વિચાર પુસા એમાં શું છે કે તમે અંદરું ફેરવો છો કે આ કામ કરી દેવા જેવું છે રામ ભાવ ગમે તરફ પચીસ તારીખે અંદર પગવું ના પડે બધું સારું હોય તો અહીંયા નહી તો પેટમાં દુખાય તો એક જૈન છે સામાજિક પદ્માસન વાળી શું કરવા માંડ્યું છે સમજી ગયો કેમ ચાર કરી એમ કહ્યું પેલાથી બે થાય છે શું શોધખોળ કરીને સામાયિક કર્યા છે એ શું કરતો નથી પગ દુખે એટલે આ બધા ભેગા થઈને કામ કરવું એ બધું પ્રાર્થ બધાનો સાથ હોય સાથ હોય તો કાર્ય થાય એ પ્રાર્થ અને સાત ઓટોમેટિક ભેગો થઇ જાય એનો જ પ્રાર્થ સમજ એટલા પ્રાદ ને પુરસ્થ સમજે નહીંથી ઉતાવળો ગયો અને ગાડી પકડી લીધી પુરસાદ અને પેલો આર શું જોઈ જોઈને લાવ્યો આમ ફરો તેમ ફરો આમ ફરો તેમ ફરો પુરસાદ કર્યો ને પુરસાદ ને સૌ પુરસાદ કે ભાઈ કેવી રીતે કરવી પૈસા એક માણસ ને પૂના માં ત્રણ રૂમ હોય તો આ ભાઈ કને ભાઈ પાંચ સાત માણસ રાતે ગુમ કે ભાઈ ઉગાડો ઉગાડો આવો વધારો કે આપડા આપડા આવો કેવું જોઈએ પછી મનમાં શું થાય અત્યારે બધું કરવું પડશે તો પડશે ફરજીયાત કરવું પડે એવું છે પુરસાદ ફરજીયાત આપડે કર્યા વખત ચાલે જ નઈ તો તો પછી આ મહિ આપણે શું કરવું પડે કે ભાઈ આ કાર્ડ જાય છે તો હે ભગવાન ભલે રહ્યો છે એટલે આપણે ફેરવું પડે વિચિત્ર કારને અભરા વિચારો આવી જાય પણ એને ફેરવવું પડે ન પુરસાદ સજાય તમે કે ના સમજે ચા બાર કડી બનાવી દો ને એટલે પછી તમારે ભાવ બગડવો નહીં પણ અત્યારે તમારે ભાવ બગડવો જોઈએ ફરી આવું જોઈએ પત્રીરાતો હોય ગમે તે ગમે તે જમા મૂક્યો ગમે તે બનાયું છું તમને ઈજી લાગે તે પણ એને ભાવતી આ લોકો ડરે જમે થાય પડે ના એવું કઈ નઈ જમી થાય દાળ ભાત રોટલી શાક જે થઈ હવે રોટલી ના હોય તો દાળ ભાત શાક રાખે એટલે બઉ સારું કઈ ભગવાન ખેતડી કરીને ભગવ અત્યારે ખીચડી કરી ના ખાતો આપડે ના ખાઈએ રાતે ખાતો હોય આપડે દારે કઢાઈ ખીચડી કરીને તો મિસ્ટન લાગે ખીચડી કરી મને ફળે તો મિસ્ટન લાગે એવું જ કેવું આજે એવું જ કેવું આજે રાતે બધી બાકી રજા બરાબ <laughs> છે પણ હવે રસ્તો બદલાય છે તે પેલા વિનાશ તરફ વિનાશ કિનારે જતો અટકી અને અવિનાશી ના કિનારે પર ચાલે મોટો બોજો પૃથ્વી ઉપર કાયમ રહેશે એમ આટલો બધો મોટો બોજો પૃથ્વી ઉપર કાયમ રહેશે આ ફટાકડા ફૂટે એટલી વાર અસેવા બળ છે પેચી જે દેતે આ લોકો ભણેલા બનાવી તૈયાર કે ને ત્યારે ફટવાળો વખત આવી ગયો એ તો ભડા પડ ફડા પડ પડી એટલે વધતી વધશે ઘર્ષે કે ઘર્ષે ઘર્ષે વધતી ઘર્ષે એટલે ટીપી ભાઈ પર સન ઘડી દેશે આ દોજર રેવાલાયક ભૂમિ કોણ કહે છે રેવાલાયક રાખ્યું હે આપડા ફોન કરવાનો પાછી મુસલમાનો કરે તો આરજી જા અમને આપણે કઈક વાંધો કઈક લાગે રે કરશે એવું લાગે આપડે જીયા જોડે કારણ કે બે વખત માર ખવું થયેલો છે ને બે વખત માર ખાધેલો છે તેને વેર ને અને બીજું વેર ની ખાતું પણ આ એ લોકો દ્રષ્ટિ એ લોકો જેબી એટલે વિરોધી વિરોધી વિચારો છે ને તે ઉડી જાય એટલા હારું હતું હિન્દુસ્તાન એટલા હારું નામ દે છે પ્રધાન એકાગ્ર કરવા માટે બસ ને પુદુ ભુલાય દેવા માટે તોફાન અંદર આ સિંધ અને બલુચ લોકો ખૂબ પ્રયત્ન કરે છે જુડો થવાનો કે સિંધી અને બલુચ લોકો જુડો થવા માટે પ્રયત્ન હે રાત નો પ્રેમ રહ્યો ત્યાં જે કઈ પ્રેમ રહેશે સાથી બિન સાથી પ્રેમ હતો પ્રેમ તો કહ્યું ભાઈ તમને હોના તમારી વધી ના જાય અને આ કશું ના ચડાય તો એ ઘટી ના જાય શું કરેમ કરાયગટ થાય બહરી ને બહાર ને ઘાટ બાપ દીકરા ને ઘાટ ભાઈઓ ભાઈ ને ઘાટ મારે કામ લાગશે મોંઘા મોંઘવારી અને જીવન ની અંદર સંઘર્ષ બધો છે આ મોંઘવારીને લઈને બધું મોંઘવારી તો મોંઘવારી મોંઘવારી એ શબ્દ કેવો છે આમ ગરમી વધે છે નેઘવારીમાં ઘી ખાતા તે અત્યારે મોઘવારી માં ખુબ ઘી ખાય ચોખા ચોખ્ખું મળતો હોય તે ચોખ્ખું ખાય છે અને વેજીટેબલ મળતું હોય વેજીટેબલ ખાય છે તેલ મળતું તેલ લોકો અત્યારે જમાન કરે ઘવારી એટલે દરેક વસ્તુની કિંમત વધી અને મનુષ્યની કિંમત ઘટી મગવારી મનુષ્યુશન થાય બેતાલીસ માં ચોખા ની એક ગુણ બે મતલ એકસો ચોસઠ રતન ની ચોખાની ગુણ બે મને નાની મિલકે એને નાની મિલકે સાડા પાંચ રૂપિયા કોઈ ને પગાર આપી આઠ રૂપિયા પગાર આપી એમાંથી રૂપિયા દોઢે બચાવતો એ વખત કોઈને દસ રૂપિયા પગાર મળતો હોય આઠ રૂપિયા પગાર મળતો હોય તો રૂપિયા દોઢ રૂપિયા બચતો હવે કહું રૂપિયા નો નવસે સસ્તા એ વખતે માણસ માણસ હતો સસ્તા માણસ માણસ હતો માણસ મોંઘો હોય ત્યારે દુનિયા ફાટી ના ગયેલા હોય નખો હવે આવી જાય ને પેલા પ્રેમથી રેતા બિદાડ ના મૂક્યો એટલે સાચા પ્રેમથી રેતા હતા ઘણો પ્રેમ હતો પણ ફક્ત એ શેઠિયાઓ નોકરોનું તેલ કાઢવાનું બાકી રાખ્યું નથી પચીસ નોકરોનું તેલ કાઢેલું તેનું નોકરો શેઠનું તેલ કાઢેલું કામદારો બધા તે અમનું તેલ કાઢી રહ્યા પછી અમને ખોલ કર્યા પછી એ પાછું લાગે પડી જશે અમને ખોલ કરી રહ્યા ખોલ તેલ કાઢી બીજું આ મંદિર બારણ થઈ રહી છે એકદમ હા ની ઝઘડો ગુસ્તો છીએ ફટાકડા ફૂટશે અને આપડી વસ્તી ઘટશે પછી સંઘર્ષ માંથી જે માનવ જીવતા રહેશે એમાંથી જે માણસો બચશે માણસો આ લડાઈ માંથી પછી આપણે ફટાકડા નથી આપડે કુદરત પાછળ પર છે એટલે કમળાના રોગો બ્લેક ચાલો બીજુ ચાલો રોગો આ દરિયાના પણ અહીંયા આગળ રહેવાય ગયા ચારી ફૂટ પાણી ચડે છે થાય એવું ના ભાઈ પાણી ચડવાના છે પણ તે ચારી ફૂટ અમુક ચડવાના છે બધા ફેરા છે દુનિયા સારું પછી એકદમ સરસ થઈ જવાનું ત્યાંથી શરૂઆત કરી ત્યાંથી આ વલણ ચાલ્યા કર્યું ત્યારથી જે amph logo હતા તેને એનકરેજમેન્ટ જ મળ્યા કરી તો એવું થયો છે હે ગણેત્રી કરવાવાળા લોકો બિચારા ગણેત્રી કરતા રહ્યા બરાબર છે કે કે આપનું કે એ તો ખોટું કરનારને એનકરેજમેન્ટ કુદરતે આપ્યા પર જ રે એને યારી હતી કે આપણે ખુલ્લો દેખાય છે અભિયત છે આ એ ખુલ્લી વાત દેખાય કે એ વાત તો હા એ હવે ભેર્વાત થવાનું છે હવે એનકરેજમેન્ટ ને પેલા લોકો આપવા અને આપણે ડિસ્કરેજમેન્ટ આપવા અને દરેક ચીજ ના ભાવ વધતા જ ચાલે કોઈ તટ્યો જ નહિ આ ચાલી ચાલી વર્ષથી ઘટ્યો જ નથી તો અમે તો બહુ ઘટવત જોયેલી ઓગણીસ ને ચૌદ થી લડાઈ ચાલી તે અઢાર સુધી ચાલી અને પછી વીસ માં વીસ માં ભાવ બધા બેસી ગયા ના ભાવ વધી ગયા એકદમ વસ્તુ મળે નહિ એટલે ભાવ વધી ગયા એ અઢી રતલ મળતી હતી રૂપિયાની રૂપિયાની અઢી રથલ ખાંડ અને રૂપિયાનું અઢી રથલ તેલ કાનો ભાવ એક પૈસા જ હું મોર વતની કચ્છ નો છું અને ત્રીસ માં પછી બધા ત્રીસ માંથી મંદી આવી આખા વર્લ્ડ ની બહુ રજા મંદી આવી આખું વર્ણ ખીન થર્ટી જે ઓગણ ચાલી માં એના પાછું હલાવ્યું તારીખ વીસ ચાર ચોર્યાસી સત્સંગ થાય દિલ્હી કે ગયો ને તમને પત્રકારો એ પ્રશ્ન પૂછ્યો કે ઉપર તમને કેવું લાગ્યું તો કે પુરાણો ને શાસ્ત્ર લખ્યું છે એવું છે એવું જ છે કે એટલે ઋષિ મુનિ ને તપ ને ત્યાગી શું થશે એટલે બધું અહી બેઠા જેટલું જોયે એ ઉપર જોયે એ મર્યાદા આ બધું મર્યાદા અમર્યાદ હોય છે ને આ છે કશું નિષ્ફળ કશું અડે નહીં કઈ નઈ એવી રીતનું લાગ્યા કરે જેમાં આપડે અંધારામાં શિખન ભરાય છે કોઈ તો ખબર પડે ને કે શું શું છે નહી હા હા હા એવું એવું મને બધું ખબર પડશે હા એવું ખબર વધારે અંધાર ખબર પડે બધી સિલાય એવું છે ખબર પડે છે બધા એમ આ બધું આમાં આત્મા છે આ છે અજ્ઞાની બોલે છે જ્ઞાની જેટલી વાત લાગે તમે તો આપડે જુદું દેખાડ્યું બોલું બોલું બધું કઈ તે એનો પદ તો ભલે કહે ને એ તો અલૌકિક થવાનું ને અલૌકિક આ જે વળનું કેન્દ્ર સ્થાન છે જે ધવાનું છે જો महेंद्र માન તો એટલે આપણે એટલે કૃષ્ણ ભગવાનની મુ દેવેત્રાનો હોતા દેવિત્વનો હોતા દેવ વિદતારી આપણે બોધશામાંથી સંસારની જે ક્રિયાઓ હતી જે બધી હોતી થઈ ગઈ છે હા રહી એક જ દોહી રાજા હવે તમે ધન મોર નહીં કે તમે ધવા હવે કેથી ધવાય હવે કેથી ધવાય થઈ જાય પછી કરા દુનિયા નો આગળ વધીએ એ ગમે બરાબર તમને તો એ જર્મની ગયેલા જર્મની ના પોત પોતા ને સ્વતંત્ર માન્યતા એટલે વિવાદો થાય વાદ બીજો કે આવું ના હોવું જોઈએ તારી થઈ શકે બધા વિવાદ ઉભા કરે વિવાદ વિવાદ પર વિવાદ ઉભા થાય વિવાદ તો ફક્ત આ કોર્ટ માં કરવાનો છે પણ અહીં લોકો કઈ નાખે એજ મુખ્ય ગુણ છે ને પાછરા નહીં પાછળ થઈને સીધો થઈ ગયો અને બધાને કીધા થઈ જાય નસરો આ જ્ઞાન કર્યું કેવાય વિવાદ ઉભો ના થાય જ્ઞાન પ્રકાશો ને વિવાદ ઉભો ના થાય શું એ ભલે એમ કે મને સમજ પડતી નથી પણ મુદ્દા ની બાહ્ય સુખો અંતર સુખો સમકક્ષા એ જોષમ કક્ષા ના થવી જોઈએ બાકી સરકાર શું કરવાથી પૈસા મળે એવું બધા પૂછપુછ